જરૂર છે હિન્દુસ્તાન કે હર કોને આપણે નિવેદન હૈપાસ ઘરો મહો મેલેજો મંદિરો સંસ્થાઓ સંપર્ક સૂત્ર નક્કી આનંદજી વટ્સએપી આપણા હશિશ રહે હિંદુસ્તાન કે હર વિસ્તાર મેં આયોજન પૂર્વક સબકો સત્સંગ કા લાભ મિતર ભાવના પ્રયત્ન હૈમે આપીએ કે આપિના સત્સંગ ના રહે કમસે કમ દો ત્રણ ઘટાસંગે the <laughs> and he's asked over now, so come on. नके no. का no. sadha bhagwan singh jai jai karo sadha bhagwan singh jai jai karo sadha bhagwan singh jai jai karo sadha bhagwan singh jai jai karo Bhagwan naam jim jai jai ka જ તમને મારી બુદ્ધિ ચાલે છે એટલું કરું એમની સંજ્ઞા ગમે તે હોય તો કે તો નહી છે એક હજાર ને આઠ વાર નામ જાપ સ્મરણ કેવાય કવિરાજ એ કવિરાજ તો પછી આપણે કયા નામનું બોલીએ છીએ સાદા નામ અનામી નામ અનામી નામ નાસી થાય છે કરો કોઈ જગત સાંભળ્યું નથી એને અજપ જપણ કહેવાય હા અજપ પછી જય પણ નધી આવે એટલે અજપમાં જામ થયો એમ અજનમાં જન્મ થયો છે એમ અજપા ગા મો શુદગમાં જો એને અજપા ગા કહેવાય પી કોટીજી જપ જય પણ નધી જીવે કવિરાજ દાદા ભગવાન આપણને બધા ના જ સમજાવ્યું કે અમે જ અહિયાં રામ ને મહાવીર અહિયાં જયા છીએ કૃષ્ણ અમે અહીંયા આવ્યા છે ભગવાન ને સમજાયું અને આપણે દાદા ભગવાન ના સિંહ જય કારો બોલીએ છીએ બહુ અદભુત છે આ અદભુત અલૌકિક છે જય સચિદાલ બોલતા બોલતા અમને અમારો વગાવી દો આઈને સબકો કેટલા કામ પૂરી ગયા હોય નામ જોતા રહેતા હો સત થા કા મે લખ્યા સી હો સત થા કા સદા दा दा भगवान ना हर जय जयकार दा दा भगवान ना जय जयकार भाई साहब कोई शिकायत बनकर सीट पड़ी है इन मामले में हमारा नाम नहीं हटाता चीटिंग भी पड़ी है इन मामले में हमारा नाम नहीं हटाता हमारी तकलीफ और क्या है महात्माओं का ताला भगवान ना sadha bhagwan ka ચેરો બીમા કોવેટનો Yeah ने निकटती वाणी ये कृष्णा स्वरूप इतरा वाणी हो नाम मळे आणि ये काय प्राप्त शंकाने होई तर मळे पण विनंती की सात जरूर जरूर से मळे खोपाच खोत કાર્યક્રમ આપણા માટે છે મુંબઈથી નાના નાના બાળકો જે ભાવ ભક્તિ નિષ્ઠા અને સમર્પણ સાથે આવ્યા છે અને જે અદ્ભુત પ્રસ્તુતિ થવાની છે એમાં કાનોડાની મનસીના સુર આવી છે માટે બધા ખાસ ઉપસ્થિત રહેજો અને જેમને વડોદરા પાછા જવું છે દાદા ભગવાને કવિરાજ આપતા પુત્ર સાહેબ આપણને સર્વ ને સંગને મહાત્માઓને સમજાવ્યું છે કે અંશ સરસ સરસ્વત વાણીથી શરૂઆત થાય છે અંશ જે મહાત્માઓને થઈ છે બધાને પરંતુ અંદર ચાલ્યા કરે છે અને બહાર આવવી એ આખો હિસાબનો ભાગ છે હિસાબનો ભાગ છે પરંતુ અનુભવ એનું પ્રમાણ છે શું કહ્યું અનુભવ એનું પ્રમાણ છે અને એ અનુભવ તમને બોલતા આવડે કે ના આવડે અગર નીકળશે તો જરૂર એ અંશ સ્વરૂપે નીકળશે આપણા બધા માટે છે દિવ્ય દેશના સામાન્ય પ્રમાણે આપણા જૈન સમુદાય દર્શનમાં મનાય છે કે કેવળ તીર્થંકર ભગવંતોને જ માટે વપરાય છે પરંતુ આ દાદા ભગવાને અદ્ભુત આજે મૌલિક વાત ખુલ્લી કરી કે જ્ઞાની પુરુષ અને જે આત્મજ્ઞાનીઓ છે આત્મજ્ઞાનીઓ એટલે ભગવાનની ભાષાના યથાર્થ આત્મજ્ઞાનીઓ આત્મા સ્વરૂપ થયેલા આમ શબ્દ થી લાભ થાય અને એ બોલ્યા કરે કઈ ભરે નહીં પુણ્ય બંધ થાય પણ ભરે નહીં આત્મ એક જ વખત આત્મા થઈને આત્મા બોલે તો આત્મા થઈ ગયો આવું દાદા ભગવાને સમજાવ્યું છે અને આ તો સિદ્ધાંત છે વિતરાગોનો વિતરાગો સિદ્ધાંત છે એટલે કે કારણમાં કાર્યનું આરોપણ થાય છે કાર્ય એટલે પરિણામ કારણ એટલે બીજ એટલે કે જે શરૂ થવાનું થયું તે થઈ ગયું કે છે શરૂ થવાનું થઈ ગયું આ જલ્દી સમજાય નહીં બધાને ભગવાનના સમયમાં આના માટે તો કેટલા વિવાદ થતા બહુ વિવાદ થતા સમજાયું અને ભગવાન શ્યાદવાદ રીતે બહુ સુંદર રીતે સમજાવતા એટલે એમની પાસે આવ્યા હોય અને જેમને શ્રણ સમજણ ગ્રહણ થાય બધાને થતી સમજાવ અને જેને ના થાય તો એમને થોડી વાર દૂર બેસી રહે એ બધા એવું બની શકે છે પણ થોડો વખત પછી થાય હમ એટલે દાદાએ કહેવું છે અમારી વાત આજ્ઞાધર્મના જીવનમાં આજ્ઞાધર્મ કે કોઈ પણ બાબત દરેકને પોતાને લગતી એ બધી કંઈ બધી જ તમને સમજાઈને આગળ વધે જ એવું હોતું ઘણી વસ્તુ હોય કે ના સમજાય એટલે કહેશે કે તમે બાજુ રાખી મૂકજો ધીરજ દરજ્જો અને એના વખત આ પકડી જશે તમને સમજણ તમારે કોઈની પાસે જવું નહીં પડે તમને જ તમારો બોધ મળી રહેશે પોતાને જ આ આપણું આ અક્રમ વિજ્ઞાન અને આપણને જે અદભુત મૌલિક આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે જેનાથી આપણે દીક્ષિત થયા છીએ એ એનો પ્રભાવ છે આજે બહુ સુંદર પ્રભાવ છે તો કવિરાજ સરીબેન પ્રોગ્રામનો ટાઈમ શું છે આપણો એક્ઝેક્ટ શરૂ કરવાનો અને અહીંનો ટાઈમ શું છે પોણા છ તો સાત વાગે આવવાનું એટલે કલાક જ ગણાય એટલે કલાકમાં ભોજન લઈને પાછા આવી જવાનું છે બધાએ આટલી મોટી સંખ્યા જે થઈ જશે એમાં તો નહીં આવે બધા શું હવે બધાને જો તાલાવાયેલી હશે આ જોવાની કાચ છે અંધેરીથી બધા આવ્યા છે ત્રણ અને ટ્રેનમાં અને એમનો પ્રિન્સિપાલથી બધા ના માડીને અને સ્ટેજ ઉપર આપણને દરેક વખતે સમજાવે છે બહેનોએ આવે છે બે એ બધાનો લાભ લેવો હોય તો બાળકો આવ્યા છે બધા નાનપણથી માંડીને બધા મોટા દોઢસો બાળકો આવ્યા છે ને કેજીથી માંડીને નવમાં સુધીના ધોરણોના છે બાળકો બોલો દસમાં દસમાં દસમા આ વિચાર કરો એ લોકો ઉલ્લાસ એમનો જોજો તમે હમ એટલે એક કલાકમાં સારી રીતે આવી જજો કારણ કે શું ટાઈમ સર પૂરો થાય બહુ તારે મિનિટ દસ મિનિટ આમ તેમ થાય અને આ શો સમયસર પૂરો થાય કે જેથી એમને પાછું મુંબઈ જવા માટે નીકળવાનું છે એવું અમે જાણવા મળ્યું આ દસમા ધોરણના છોકરાઓ રાતની ટ્રેનમાં નીકળી જશે અને બાકીના એ કાલે સવાર નીકળશે એમાં તો નહીં પણ એમને નીકળવું પડે જય સચ્ચિદા તારાચંદજી અરવર ક્યાં બોલતા હૈ नकी किया है कि कविराज को आराम से अलवर एक दफे ले जाएंगे वो हमें योगेशानंद स्वामी जी ने तय किया है और भरत भाई साहेब ने मंजूरी दे दी है कविराज माने ना माने उनने सिंका दे दिया वो दोनों को आना पड़ेगा પ્રેમ ને પ્રેમ ને વગેરે કેસે કેસે એને અરે વાહ વાતાજી નાતાજી પરિવાર પૂરે નાતાજી કવિરાજ જગત તો જાદુ લગેગા એ મહાત્મા જીવન હેસા હૈ સભી કાલે દરસલ મે હકીકત હૈ હકીકત હૈ જાદુ સ્વરૂપ આજ કે સબકે આપતા બો અલર કા ફૂલ હા કબીરા અલવર કે ફૂલ હે અલવર કે ફૂલ અલવર થી કોણ કૌન આયા હૈ પવન પવન કુમાર પવન કુંવર હૈક હૈ મા બન ગયા જીવન કા જીવન કા ચિન્ બન ગયા સા તો સંભાલતે સારા સંઘરફ લે આ મેં આપતા અબુધ લઘુત્તમ ભાવે અલવર કે મહાત્મા મુમુક્ષુ સ્ટુડેન્ટ સબ ભેજા હૈ પઢા જાય હા લેકિન ઉર્દુ મે હૈ ચલેગા ચલેગા સા હિન્દી હિન્દી હૈ હિન્દી પડે મંજૂરી પક્કી કવિરાજ આપી પરમિશન હે પરમપુજની વર્તમાન પ્રગત જ્ઞાની પુરુષ ઓ કોટી કોટી નમન ચરણ બનના જય સચિદાન આપી કૃપા હમ પર સદૈવ બરસતી રહે આપણો કી ધૂલી શક્તિ હમ નિરંતર મિલતી રહે आपके सानिध्य में जीना हमारा स्वभाव बन जाए दृष्टि दृष्टा पर उपासना के व्यवहार में चित्त पूर्ति ठहर जाए बंद आंखों से खुली आंखों से तेरे ही अंग संग रहे तेरे ही ज्ञान प्रकाश ज्ञान अर्थात प्रकाश तेरे ही दिव्य दर्शन पंच सत साधन में अखंड व्यवहार में અખંડ એકત્વ કી સર્વાનુભૂતિ કરે જગત મેક્તિ કા આકર્ષણ જગત મે સંપત્તિ કા આકર્ષણ જગત મે નવ દ્વાર કા આકર્ષણ મેસ ના જાઉં દાદા ભગવાન મન વચન કાયા કી આસક્તિ મેં જગત જંજાલ કી આસક્તિ મેં કહી ડોલ ના જાઓ દાદા ભગવાન આપ હમેશા હમે જગાતે રહો જલ્દી જલ્દી હમે બુલાતે રહો सारी सत्ता सारी संपत्ति सारे सुख सारे संबंधों के मूल में आप ही हो दादा भगवान संबंधों के लिए ज्ञानामृत सत साधन गाते रहे आगे कदम बढ़ाते रहे पीछे कदम कभी ना हटे ऐसा खूब खूब आशीर्वाद पाते रहे Lovers, Guiders, Teachers, Leaders, Dada લવર્સ ગાઈડર્સ ટીચર્સ લીડર્સ દાદા ભગવાન દાદા ભગવાન કે અસીમ જય જય કૌર એમદાવાદ વડી લોગ આ કલ તો સુધીર ભાઈ સાહેબ હૈ સુધીભાઈ સાહેબ કોઈ ભેજા જાહે સબ લઘુતા કે સાથા ભી રખ Uske Niche હિંસા દે Akram વિજ્ઞાન મેં ગુજરાતી હિન્દી ઇંગ્લિશ તીનો મેં અનુમતિ લેની પડે ને બિના અનુમતિ કોઈ ભીગા કવિરાજ મહાત્મા દાદા ભગવાન નો સ્વાદ એમાં આજે સૂક્ષ્મ સ્વરૂપે એટલો બધો કામ કરી રહ્યો છે સૂક્ષ્મ સ્વરૂપે અને સૂક્ષ્મતામાં એટલી બધી શક્તિ રહેલી છે સૂક્ષ્મતામાં અને એ સૂક્ષ્મતા આપણને સમજણ સ્વરૂપે આપણા બધાનું આજ્ઞાધર્મનું જીવન આપણા બધાની અંદર દરેકને આટલા શરીરમાં શરીરને સમજતા સમજતા અંદરથી બહારથી બધી જ રીતે અંબાબેન સમજી સમજતા સમજતા હોય તો રડજે પણ વળે તો ભલે મોટા થઈ ગયા તો વળે ભાઈ એમનો રાઈટ છે તો આપણા બધા મહાત્માઓ માટે આજ્ઞા ધર્મનું જીવન આપણને આટલા જ શરીરમાં શરીરની સમજણ આપતું અને શરીરના સંબંધો અને એના સંબંધિત બધા વ્યવહારો છે શરીર સાથેના એ બધી સમજ આપે છે આપણને અને એમાં આપણને વિશ્વ સમય જાય છે વિશ્વ સમજાઈ જાય છે કારણ કે શરીરમાં જ વિશ્વ સમાયેલું છે આ શરીરમાં જ બ્રહ્માંડ આખું સમાયેલું છે કારણ કે એ શરીર પોતે વિશ્વની ને બ્રહ્માંડની એક મિની આવૃત્તિ છે એને ગુજરાતી શું કહીએ આપણે પિંડેશ્વર બ્રહ્માંડ એટલે લઘુ આવૃત્તિ છે આ અને આપણી અંદર જે સમજણ વિકાસ પામે છે એ બધી એવી વિરાટતાને પામે છે કે કોઈને પણ કોઈ પણ આપણને મળે તેને સમજાય કહું આ આવા પદ વાળા છે કોઈ છે કામ છે તેમ છે છતાં એમને દિલમાં કશું જ નથી કોઈ અહંકાર નથી કશું જ નથી અહમ નથી આ બધું એવું દેખાય સમજાય દરેક સર જો તમે કેવા થઈ ગયા છો હેલાય તમારો રોપતો નહોતો રોપ મારતા નતા નહી કોઈ ધડો રહેશે બધી બહેનો આખા કુટુંબમાં <laughs> कई बातों कर छे जी कुछ ने उनको बोलना दो पुछ ये। जी आप को आपकी की उसमें आपने बात छ तत्वों, तत्वों में से व्यवस्थित शक्ति जो क्रियाकारी स्वरूप से हमेरे जगत में जगत में महीना हर एक व्यक्ति के जगत में જો ક્રિયા હૈ સભી અંતર કી બહાર કીતકરણ કી બાહ્ય સભી ક્રિયાએ ઓ સભી ક્રિયાઓ મેં વો હમે સહી સમજ દેતી હૈરી શુદ્ધાત્મ દ્રષ્ટિ શુદ્ધાત્મ દ્રષ્ટિ યત્વો મેં મહત્વ હૈ તત્વ દ્રષ્ટિ કા કેસ કા તત્વ દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિ કા शास्त्र में द्रव्य दृष्टि बोलते हैं कि तत्व दृष्टि तत्व दृष्टि भारत में प्रचलित ज्यादा है हुं? और द्रव्य शब्द जैन परिभाषा में प्रचलित ज्यादा है समझिए तत्व दृष्टि मूल तत्व दृष्टि जिसे प्राप्त है वो दृष्टि से व्यवस्थित शक्ति का सारा संचालन कुदरत के मार्फत जो होता है वो बाकी के पाँच तत्वों माध्यम से होता रहता है उसमें चेतन तत्व नहीं है लेकिन चेतन तत्व की हाजिरी में वो सब उपस्थित हुआ है क्या हुआ है उपस्थित हुआ है क्यों कि चेतन की हाजिरी में ही मनुष्य मनुष्य की अंतकरण की बाह्यकरण की कोईपन क्रिया वाली अवस्था में वो एकाकार जुट जाता है उसके कारण वो व्यवस्थित व्यवस्थित सारा सृजन होता है चित्र चित्रित होता है चित्रित होता है और चित्रित हुआ उसका निकाल होना ही चाहिए कर तो हम ऐसे चित्रित हो गए थे नाम कर्म से कैसे नाम कर्म से लेकिन ये पंचम काल के कर्म के अनुसार का नाम कर्म से हुए थे इसीलिए पड़े और हर एक व्यक्ति हम सब लोग भारत के इतने पक्के हैं कि आजू बाजू का सब व्यवहार लेके यो आता है बिना नहीं आता યોગેશન સ્વામીજી સમજાતે તો બિનાવેલિયે વ્યવહાર મે બાપ કો સર્વપ્રથમ સ્થાન બતા વ્યવહાર મે પ્રમુખ સ્થાન હૈ અન્ય કઈ સંબંધો મેં માતા પિતા કા ખાસ કરબંધ હૈ નિશ્ચય મેં જ્ઞાની પુરુષ કા આત્મજ્ઞાન જો આજે કાલ મેં આશ્ચર્ય સ્વરૂપ સે બતા આશ્ચર્ય હે તો અછેરા બોલંગે અોલ સકતે બહુ બરા અછા બોલતા દસ અછેરા બોલતે તો ખલાસ હો ગયા હૈ લેકિન કોઈ ખલાસ નહીં હુઆ એક શાસ્ત્રમાં લખા એ બાકી થાય ગયારાવા ગારાવા મે દસ આ ગયે બડા હૈ જીતના શરીર કો સમજે બસ ઇની બાત હૈ છોટી સી આપતા છોટી સી બાત હૈના શરીર કો ખુદ કા શરીર કો નહીં સમજે કેસા બન સકતા કવિરાજ એ ખુદ કા શરીર સમજેગે ના મેરા કરે તો રહે સમજે ને તો પાંચ તત્વો કા સંચાલન હૈ ચેતન તત્વ હમેશા સભી સાથી હૈ બિના ચેતન પાંચ તત્વ નહીં હૈ પાંચ તત્વો કે સાથ ચેતન હૈ સમજે ઉત્વ કી રમત એસી હૈ રમત સારી બહુ હા ઉ બહુ નાટકશાલા હૈ બહુ બડી કવિરાજને બતા હૈ બહુ બળી નાટકશાલામે હમ વાટક મેં પ્રમુખ તરીકે કામ કરતે પ્રમુખ કરે નહીં ખુદ આપણા નાટક લિતે હૈ ખુદ રિહર્સલ કરાઈન ગોરખ ભૈયારી આજમજી નાટક એક જ ખુદ ખુદ કે લી લેકિન સબક લે કે આતા હૈ દાદા ભગવાનને સમજાયા શાદી કરવા તો ઈચ્છા જાતી નહીં કભી વો તો રહેતીકો કરવી નહીં પડતી જાતી નહીં તો ક્યાં કરવી પડે ઉન ક્યાં કુછ નહીં સમજના હૈકી શાદી હો લેક સારા સંબંધ સબ આ જ આટક તો ખુદ કે લી ખુદ કા કરતા અનંતનાક લિ લીખ દેતા સમજે ને લેકિ હમે અનંતતા મેં અજ્ઞાન અજ્ઞાન કી અનંતમાં છુટકારા પાયા કૃપા કૃપાસાધ્ય હૈ આજ વો ક્રિયા ઓ સાધન સાધ્ય રહ શરીર સે જોતી ક્રિયા ઓકે સાધન ઉના નહી હો શરીર ખુદ સાધન आज सही ढंग से नहीं है ये कारण बन गया उसमें ऐसा मार्ग है क्योंकि वीर शासन चालू है आज वीर शासन का प्रभाव अभी ही सही महीने में चालू हो गया है बहुत अच्छी ढंग से और अभी तो इतना समय अच्छा आया है कि एक ज्ञान के साथ क्या बात करें उसका इतना अच्छा समय ऐसा ज्ञान होना होना मुश्किल है नहीं है बड़ा अच्छा समय है વૈસે વ્યવહાર દ્રષ્ટિ લૌકિકતા સુખ સાધન ભય વા સમય હૈ ભય તો હમેશા હોતા માત્ર બિલકુલ નિર્ભય પદ સે જીતે રહેતે હૈ નિર્ભય ઓર નિર્ભયતા અંદર હોતી હૈ અંતણ કે સ્તર પર હમ બાહ્યકરણમાં શરીર તો રહે વાા હૈ શરીર મેટા હુ સબ આ હૈસાથ નહી ભાઈ સંજ્ઞા બોલતે સ્વરૂપ તો દાદા ભગવાનને બતા હે પીછે એકદમ કોઈ એટમ ફોડે ને તો અમ તો કોઈ પૂછે જ્ઞાની પુરુષ કોઈસતા સંજ્ઞા હૈ મા ભગવાન કોઈભૂતિ બરુ નિકાલ કે સમય એક આશ્ચર્ય બના હૈ કોઈ પૂછે સમજને થોડે જો કભી નહી હોતા કી નહી ચરમદેહ મેહ મે હોતા ઐસી બની ઘટના આશ્ચર્ય વાગ્યા બુરા नहीं वो तो आश्चर्य आश्चर्य ऐसा मतलब क्या समझ देगा कि में क्या बने क्या न बने कुछ कहा नहीं जाता लेकिन जो बन रहा है उसको समझाया जाता है अगर श्यादवाद न होता तो हम जो बनता है वो बनता ही है ऐसे समझ में नहीं आएगी हमारी किसी की श्यादाद होनी है इसी को ही अंश देशना से दक्षिणा से करके अंतिम तक होती है वो सभी के लिए आत्मज्ञानी के साथ साथ सभी के साथ। असल दक्षिणा तीर्थशंकर भगवंतों की वाणी बोली जाती है वो तो एक अतिशय है, है बड़ा बहुत बड़ा अतिशय और अतिशय युग कहीं अतिशयुक्तता से वो आती है उन्हें अपना सर के नहीं बोलना पड़ता उसका कोई साधन नहीं फिर भी જન કવિરાજ કતને યોજનમાં એક સરખી જાતી હૈ સભી કો પશુ પ્રાણી પુરુષ સભી કો પહોંચ કે ઠંડક પહોંચાતી હૈ તત્વ કી બા તો બહુ અચ્છી હૈ પૂછના હૈનો ઠીક હૈ તો મહાત્મા નિયતિ ગોદી બહુ સારું લખ્યું છે તારીખ ક્ષેત્ર અને સિટી બહુ સારું લખ્યું આવી રીતે લખવું જોઈએ જય સચિદાનંદ चित्त चित्तवृत्ति निरोधनु शास्त्र मानसिक शास्त्र छे के okay, भक्ति ज्ञान कर्मयोग अमूल्य स्थान है તું બેન પેલી વખત આવું છું બેન નિ પહેલી વખત આવું છું સત્સંગમાં આવો પૂછું ને ક્યાંથી આવી કઈ જગ્યાએથી બરોડાની કે પછી હા હા નીરંજનભાઈ બોરીવાલા હા ભાણી ભાણી અચ્છા સમજી ગયા બહુ સુંદર દેહ છે તો મનુષ્યનો તે પણ હમ અંતર આકાર ભક્તિ જ્ઞાન અને ધ્યાન છે એટલે કે અંતર આકાર અને બાહ્ય આકારની વાત કરે છે મનુષ્યના એટલે કર્મયોગ જ્ઞાનયોગ ને ભક્તિયોગ નું કહેવા માંગે છે મોક્ષ માર્ગમાં જીવનમાં આગળ વધવા માટે ઉપરનો અમૂલ્ય માર્ગદર્શન કઈ નો કઈ રીતે ઉપયોગમાં સરળતાથી લેવાય એ માટે પ્રકાશ પાડશો વાંધો નથી તારું વાંચન છે આ બાબતોમાં બરોબર છે એનું અને આ માટે દાદાજીને બે અમેરિકાના ન્યુઝપેપરમાં જે આવેલ હતો વાંચ્યો જે અમને જાણવા માટે આની વાત કરીએ તો એનું જ પૂછી લઈએ આ ઈલાબેને કહ્યું આપણે ડોક્ટર ઈલાબેન ડોક્ટર ઈલાબેને પૂછ્યું બરોબર છે તમારી પૂછવા છું બરોબર છે હા તો તમને વાત કરીએ આપણે પછી તમારું લઈએ બેન તો ઇલાબેન બહુ સારી તમે આ વાત વાત કરી એમનું વાંચન તો બધું ઘણું છે અને બહુ જ એમના મેડિસન એટલે કે ડેન્ટિસ્ટ્રીના ફિલ્ડમાં બહુ જ આગળ પડતા છે આજે એ ફેકલ્ટીના ડીનની પોઝિશન શોભાવે છે ફેકલ્ટી કોન તરીકે અને આ એમને પૂછ્યું છે તો આ તમે છેલ્લે અમેરિકામાં લખ્યું શું લખ્યું એમને બોલવાનું આપજો ને અચ્છા આવે છે દાદા ભગવાન આપણે જુઓ અમેરિકામાં જે સપ્તક કરીને ગુજરાત સમાચારનું એક પ્રકાશન નીકળે છે ને સપ્તક સપ્તક એટલે અઠવાડિયામાં એક વખત આવે છે આ દરેકમાં પૂરતી આવે છે ને પરમ બધામ એવી છે આ તેમાં દાદા ભગવાન સ્વાભાવિક બને અને સ્વાભાવિક થાય તે પ્રારબ્ધ અને જે થયું કે બન્યું એમાં ક્ષમતા રાખવી એ પુરુષાર્થ એવું દાદા ભગવાનનું સૂત્ર લઈ અને એના પર લખેલું છે કોડિયાનું અજવાળું એ લેખમાં કોડિયાનું અજવાળું એ લેખમાં એટલે તમે ત્યાં અમેરિકા અમેરિકા મળ્યું હશે નહીં અભય બાજુમાં હેડિંગ છે એમાં પહેલું અભયદાન કોઈ પણ જીવીને મન વચન કાયા થી કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેનું અભયદાન બીજું જ્ઞાનદાન અને ત્રીજું ઔષધાન અંગે ચોથું અન્નદાન એટલે ચાર પ્રકાર બતાવ્યા છે એમને એવું આ બધા લખનાર બતાવ્યા છે આમાં અને એમાં એમને આ બધું આપ્યું છે શું અને છેલ્લે લેખક કવિ અને પત્રકાર છે શું અને પ્રતિભાવ અહીંયા આને આપશો એવું લખ્યું છે અંદર પ્રતિભાવ બહુ બારીક અક્ષર છે તમે ચશ્મા આપ્યા છે એનાથી માથી જુઓ આપડા કોઈ મહત્મા ને ખબર પડે અમેરિકામાં તે પણ પ્રતિભાવ આપી શકે છે હમ આવા સ્વાભાવિક બને આપડે અમેરિકાના મહાત્મા બહુ સારા આવ્યા છે કેટલા જોશો ને હાથ કરશે પણ હવે એવા નીકળે એવું તમે કરો કંઈક મગનભાઈ હા બસ અને બહેનો કેટલા છે રીટા કંઈક કરો કંઈક બધા બધા એટલે સ્વાભાવિક બને સ્વાભાવિક થાય તે પ્રારભ વ્યવસ્થિત શક્તિ કે છે ને પણ એ સમજાવવું સહેલું નથી સમજવું એને બહુ વિસ્તારથી સમજાવવું પડે અને જે થયું કે બન્યું એમાં ક્ષમતા રાખી એ પુરુષાર્થ અને આ વિચારકો હોય તેમાં બહુ સુંદર કાઢી શકે આમાં તો સામાન્ય વર્ગને પણ બહુ સારું સમજ મળે એમને બૌદ્ધિક પ્રકાશ પણ ખુલ્લો થાય એના માટે બહુ સારી સમજાઈ શકે સારી રીતે નહીં સાહેબ તો અત્યારે તો આ વાંચવા ક્યાં બેસશે ઈલાબેન પણ તમે જે પૂછ્યું છે કે ભક્તિ પછી કૃષ્ણ ભગવાને સમજાયું કે જ્ઞાન વગરની ભક્તિ એ ભક્તિ નથી એટલે યથાર્થ ભક્તિ જ્ઞાન સાથેની જ હોય અને જ્ઞાન સાથેની ભક્તિ હોય છતાં કર્મયોગ નહીં હોય તો એ દીપશે નહીં દીપશે નહીં અને કર્મયોગ એટલે એ કર્મની થિયરી બતાવે છે એ કર્મયોગની પણ એ થિયરી અંદર ખુલ્લી નથી થઈ કારણ કે જગત સમજે નહીં જગત જાણે નહીં અર્જુનને જ ખબર નથી પડી એટલે ભગવાન સમજાવે છે પરંતુ એને કર્મયોગમાં પ્રારબ્ધ કર્મયોગ અને તું જીવું છું તે કર્મ કરનારો તે યોગ આવી રીતે એનો ભેદ બતાવ્યો છે પરંતુ એ મર્મ સ્વરૂપ છે સંજ્ઞા સ્વરૂપ છે આજે મહાત્માઓ ગણી શકે બહાર વધાર્થ અને એની પાસે પાંચ સમજ પણ આપી શકે પરંતુ આ રીતે છે હીલાબેન આપ સમજ્યા હે થોડી પડી ને પણ આ ભક્તિ જ્ઞાન અને કર્મ સમજાયું અને જ્ઞાન વગર ભક્તિ નથી એટલે જ્ઞાનને પ્રથમ ભૂમિકા તો મુકાય જ એટલે જ્ઞાન ભક્તિ અને કર્મ આ ખરી રીતે આમ છે સમજાયું પરંતુ સમાજમાં આજે ભક્તિ મુખ્ય ગણ છે આજે આ ભક્તિ આ ભક્તિયુગ છે બધું કળયુગનો આખો એટલે પેલી જ્ઞાનનું બાજુ રહી જાય છે પણ હકીકતમાં ગીતા વાંચનારો ગીતામાં બહુ જ એમને જે અભ્યાસ કર્યો એ બધા માટે એ જ્ઞાન સાથે ભક્તિ યોગ છે પણ એ જ્ઞાનવાળી ભક્તિ પણ કર્મયોગ એટલે કરનારો તું આ તારું પ્રારભ છે ને તું છું એની જે કરનારો તું એનું આખું વિશ્લેષણ સમજાવવા ભગવાને આખી ગીતા કઈ છે અર્જુને સમજાવવા અને પછી થોડા શ્લોકો પછી એટલે હવે તારું પ્રારબ્ધ યોગ કર્મ થઈ રહ્યું છે એમાં તું કરનારો છું કર્મ ને વાદિકાર એમાં તારો અધિકાર એક છે તું એ અધિકાર સાથે જ જન્મેલો છે પરંતુ એ કર્મ તું કરીશ એ ફળના પરિણામમાં તારો હક નથી અધિકાર નથી મા ફલે શું કદાચ ફલે છે એટલે સપ્તમી છે સંસ્કૃતની એટલે ફળના પરિણામમાં પણ પરિણામે અધ્યાહાર છે કારણ કે તે વખત બહુ દાયો સારો દયા માણસોને સારો હતો એટલે થોડામાં બધું સમજી જતા એવું કવિ કહે છે એક શબ્દ પડે તો બધું સમજી જાય અને અત્યારે આપણે બહુ જ કહીએ અને ઘણું ઘણું સો હજારો વખત કહેતા થોડુંક આપણે જાય એવું છે દાદાને આ સમજાયું છે એ આપણું આ માળખું એવું છે બધું માળખું એમાં આપણો દોષ નથી શું કહેવાય તમને કહો આપણો દોષ કહેવાય તમે સમજી ગયા ને આપણે માળખું હ અને કવિરાજાને મોયલું ને આપણે એમ કહે છે ખબર છે ને આબુ રોડ નો હવા હવાર ચા ચાલતી હતી પીવાતી હતી ને હવાના પરમો હાથ વાગ્યા ની હરાહત ની વાત છે ખબર છે ને આબુ રોડ રાતે પહોંચ્યા આપણે આપણે ઓગણીસો ની સાલ પોતાની સાડા સાતસો રૂપિયા માં આડત્રીસ દિવસ ભગવાન આવ્યા છે બોલ્યા વગર હું શું અંદર પૂછ્યું પાછું ભૂલી જઈશું હું આ જે સોપરિજ્ઞાની કોઈ કે ભુલી ભુલી જતો હે ને અરે મરું ક્યાં લગન ના બુ તો હવે લાગા એક દાની પુરુષને મહાતમ સંપર્શ થયો અમાર ક્યાં ચરણવિધિ આવી ક્યાં સમર્પણવિધિ આવી છટક જાણ લે કે શું માન્યું લાઇફ ટાઇમ ભૂલે નહીં બતાવાનું લાઇફ ટાઇમ ભૂલે નહીં યો કજો બોત હ મયુર તુરા નાતાજી હેખોર મહવા ચાતુર્મા શહેર મેં મગધ મે અલગ અલગ લેકિન બાકી કે સમયમાં તો ગાંવમાં ફરતે થઈ ઉહાર ગામમાં થા પૂરા પૂરા ગાંવ સભી ગાંવો મેં જાવ બોલતે થશે શાદી ભાષામાં તેરા શરીર મ શરીર તું વાપરતા હૈ ઓ તેરે લી નહી વાપર તો દૂસર કે લી વાપર કરે ઓ તો સમય ગામ ગાઉઠી ભાષા ચાલતી ગામડા કે યોગ ઉપયોગ પરોપકારો પરોપકાર કરવા કરે કા નહીં ઉીના આટલું જ કહેતા હતા અને પકડી લેતા આપણું વાત આગળ જઈએ હવે નિયત તારું લઈએ હા બેન કોઈ પણ કામ કરતા પહેલા આપણે તૈયારી કરવી પડે છે તેવી રીતે જ્ઞાની પુરુષ જન્મતા પહેલાં કુદરત કેવી તૈયારી કરે છે બધી જ પ્રકારની જ્ઞાની પુરુષ માતાના ગર્ભમાં આવે ત્યારથી છેવટે છેલ્લો શ્વાસ ચાલે ત્યાં સુધીની બધી તૈયારી એમની હોય છે અને એ આપણે આ દાદા ભગવાનના પ્રાગટ્યથી બધાએ જોયું જાણ્યું અનુભવ્યું સમજ્યા આપણે જોયા એટલે દાદા આપણામાંથી કોઈને હામે ચાલીને ખેંચવા ગયા નથી એ તો પોતાના જ્ઞાન હતું ચાર ચાર વરસ સુધી બેઠા હતા તારે કેવી રીતે ચાર વરસ ગયા હશે વિચારજો ખૂબ વિચારજો અમારા પિતાજી હતા બે ભક્તિ હતી શ્રીમતીના સાથે હતા એ વસ્તુ જુદી છતાં પણ પિતાજી ભક્તિમાં જતા શ્રીમદની એમને ભક્તિ પહેરી હતી આ રીતે પણ એમને બહુ આદર હતો અને આત્મજ્ઞાનને આ શ્રીમદ માટે પુષ્કળ પણ હા એટલે એમને ખબર પડી થોડીક અણસારો આપ્યો દાદાએ એટલે ત્યાર પછી તો એટલા બધા એ થઈ ગયા એમ દાદા સાથે પરંતુ છતાંય એમને ભાગ કામ આવ્યું હતું કર્યા કરતા હતા અને કહે છે આપ તો આવશો બધું સંભાળી લઈશ આપણા માતાજી જવેરબા છેલ્લી ઉંમર છે એમની એમની જ સેવામાંરો છેલ્લા વર્ષો તો એમની સેવામાં રહે લગભગ બે ત્રણ ચાર વર્ષ જેવા હમ માતાજીની છેલ્લી તો એ ચાર વરસ દાદાના ગયા હશે અને ચંદ્રકાંતભાઈ આવ્યા દાદાએ બોલાયા નથી છતાંય એમને થોડીક થોડીક ટેસ્ટ કરીને પૂછી લીધું કે તને લાગે છે તારા દાદા જ્ઞાની પુરુષ છે તે કેવા કેવા કયા પ્રમાણથી નક્કી કરું તું અને આવી વાત કરવી હું તો તારો સગો છું એટલે તારું ખ્યાલ રાખી લગું પણ તું કોઈની પાસે જવું ત્યાં તું આવી રીતે તપાસમાં જ છું તો ગમે ત્યાં જવું તો ત્યારે ટેસ્ટ તો કરવો જોઈએ ને કે એમનું આત્મ જ્ઞાન શું કેવું છે એટલે હરી કરવા માટે એમને સમજાયેલા કે મને હરી કરી જોઈએ એક વખતે હ અને એવી હરી કરજે બધાની હાજરીમાં આપણે બધા વડીલોને બધા બેઠા હોય એની અને હરી કરતી વખત પછી છે ઊભો થઈને હરી કરીને એવું તો બોલ ને થઈને દાદા ઊભા થવું કરીને પછી પણ સતત મારી આંખો આમે જોયા કરજે છે મેં દેખી રહો બસ કુછર પરમાણુ હિલચાલ તો જ્ઞાની નહી હૈ અને જ્ઞાની પુરુષની ઓળખાણ આંખોથી જ સહી યથાર્થ ઓળખ દ્રષ્ટિ હોતી દાદા ભગવાન હમેશા બતાવી આંખો મેં દેખે કરો આપણે આંખો મેં કવિરાજદાતના દેખા તો સારા દાદા ભગવાન આ ગયે સબ સત્સંગમાં આતે થે જીલા તો દાદા ભગવાનને બોલાયા કવિરાજ કો કવિરાજ પાસ હમ કિસી દાદા ભગવાન ખુદ સામને આ થે કે હમે જાન પડકે પાસ એ વાત બની એ વાત બની ઇસીલી જ્ઞાની ઐસે જ્ઞાની વિજ્ઞાની કહેવાય હમ એક તીર્થંકર એક વિજ્ઞાની અને જ્ઞાની પુરુષ આ યથાર્થ જ્ઞાની પુરુષ ભગવાનની ભાષાના એ વાત છે આખી પરંતુ આ લોકમાં તમે કહેવા જશો તો એ મજા નહીં આવે તમારા અનુભવ એકલાની વાતો કર્યા કરવી દાદા ભગવાન થોડું સમજાઈ શકો તો બહુ સારી વાત છે ઘણી સારી વાત છે પણ પછી આવી રીતે કર્યા કરવું નહીં તો શું કરશે કે તો બધા ભગવાન છે એમ તમે આને કયા કરો છો આવું કયા કરશે એટલે સમજ આપતી કટે પછી એને બહુ ઉપરાછાપડી કહીએ ને ત્યારે લોકોને આવું થઈ જાય હા કદાચ થોડા માપણ નહીં ગમતી હોય અમારી વાત પણ વાત જરા સમજવા જેવી છે વાત સમજવા જેવી છે જેને ભાગ સત્સંગ કરવાનો આવે છે સત્સંગમાં ફરે છે એના માટે વાત કરીએ છીએ હમ સમજી તું તો હવે નિરંજનભાઈ ની બાણી છું હમ જો સારું પૂછ્યું છે તે હમ બધું તૈયાર હોય આપણું મન વચન કાયા આજ્ઞાધર્મના જીવનથી આવું થઈ શકે છે કોઈ નહિ સમજી લે હ દાદા ભગવાન એ આકારી નથી શું કહ્યું પણ આકારી શરીરમાં કવિરાજ સાહેબે કહ્યું છે નહી હવે સાકારી ને નિરાકારી એની બધી પરચાઓ ભારતમાં આવી તું ચાલે છે બધી સગુણ ને નિર્ગુણ એની ચર્ચાઓ ચાલે છે પરંતુ કોઈએ આટલું ના સમજાવ્યું પ્રારબ્ધ અને પુરુષાર્થના બધી બાબતોમાં કે વ્યવહાર અને ભગવાનનું હોવા પણ ભગવાનનું હોવા પણ નિશ્ચિત હોય હોય કે નહીં આખા વિશ્વમાં બધા માને છે માન્યતાના પ્રકાર ફેર છે બધા કારણ કે એમની માન્યતાના પ્રકારોમાં ભેદ છે એ પ્રમાણે એમના ફેરફારો હોય જ નિયમથી હોય मान्यता जी विकास पमी है बच्चों जन्मूर बापण थे मड़ी जम विकास थाइन भूमिका जाए बिल्यताओ बा युवान हो बेरफार एक शरीर से हूँ छू शरीरते हूँ छू तादा भगवान आप विज्ञान आ समझे કે શરીર તું છે પણ તું ભગવાનને માને તો છે ને તે ભગવાન એ ભગવાનનું સ્વરૂપ ભગવાન શું છે શું નથી એ બધી રીતે તારે સમજાય તો તને આ શરીરથી ભગવાન માનું છે એમાં તને લાભ મળે તને તારી માનવામાં અમે ફેરફાર નહીં કરીએ પરંતુ તું માનું સરખી ગોઠવી દઈએ ખરા અમે ગોઠવી શકીએ ખરા એને ઉપયોગની ગોઠવણી કહે છે મહાત્માઓ શું કહ્યું એટલે અનુભવ આપણો હોય અને અનુભવ પ્રમાણથી ઉપયોગની ગોઠવણ જે પણ થાય એ પ્રમાણ નીકળે નીકળે ચોક્કસ નીકળે પણ અનુભવ સ્વરૂપ નીકળશે તો બહુ સુંદર ચાલશે બીજી રીતે તો થોડુંક બૌદ્ધિક પ્રકાશ આવી જાય થોડુંક થોડું છેવટે ઓછો થતો જાય છે એના પ્રભાવથી આપણે મુક્ત થતાં જ મુક્તિ તો પામી ગયા છીએ પણ હજુ એ પ્રભાવ પ્રભાવ છે શું કહ્યું પ્રભાવ છે એ આપણે જે વાતાવરણમાંથી તૈયાર થતા આવ્યા છે એનો દરેક ને પ્રભાવ રહેવાનો જ હતો પણ એ પ્રભાવથી મુક્તિ જરૂર પામીએ છીએ પામીએ છીએ ધીમે ધીમે અરવિંદ આપકો અનુભવ હોતા હે કે નહીં હોતા હતા હૈ વધ પૂછતા હતું આત્મા કી બાબત નિશ્ચય નિશ્ચય નિશ્ચય બસ હત્માઓ તો મુજબ બોલના ક્યુ પડે એ સબલ પૂછતા કવિરાજ હવે આ ને ને 35 ચાલો નિય બરોબર છે ને 10 જ મિનિટ લઈએ કવિરાજ 10 ટકા કે આ પાછળ પ્રોગ્રામ છે 10 જ મિનિટમાં પતાઈ દઈએ પછી કોઈ આપણે જાહેરાત નથી ને પછી પછી પછી પછી પછી અસીમ દેજે કા ચાલુ રાખજો તમે જે શૂન્ય ધીમે ધીમે ચાલવા મળશે મારું આજે આ રીતે આટલું પદ્ધેશનું બધું સંભાળે છે માઈકની અરેન્જમેન્ટ છે મનો ઘણી વસ્તુ છે લખાણું હતું એ વખતે કોઈ માઇકની કઈ જ નતું બગલ માઇકે જવાનું અને થોડુંક વિસ્તાર નહીં જ પહોંચેલા તમને ખરેખર ખ્યાલ આવશે કે કેટલી સહજતા હતી બધી રાત્રે બાર વાગે ત્યાં બીજા બધા તો બધા આવી ગયા હતા આખી સ્કૂલ ભરાઈ ગઈ હતી ગાડી પકડવી છે ને એવું પદ લઈ લો કે પતી જાય કે પછી અસીન જાય બોલવા પડશે તમારે એવું કરી દઉં પછી આપડે એમ જ ચલાવી દો હું ચાલો આપડે બોલશો ને સાંભળજો ધ્યાનથી ઉપયોગ પૂર્વક જઈએ